ભાગવતનો મુખ્ય વિષય પ્રોજ્જિત કૈતવ ધર્મ કૈતવ શબ્દનો અર્થ થાય છે કપટ જે ધર્મમાં કોઈ કપટ નથી ધર્મમાં કપટ કયું હોય છે કોઈ પણ સંસારનું સુખ ભોગવવાની ઈચ્છાથી જે ભક્તિ કરે ધર્મનું પાલન કરે એ જ કપટ છે ભોગ માટે ભક્તિ ન કરો ભગવાનની ભક્તિ ભગવાનના માટે કરો કેટલાક લોકો એવું સમજે છે સેવા કરવાથી મેવા મળે સેવાનું ફળ મેવા છે જે સેવા કરતો નથી એને પણ મેવા મળે ભગવાનની સેવા ભગવાનના માટે કરો ભગવાનની ભક્તિ ભગવાનના માટે કરો માનો થોડી ભક્તિ કરે છે એવું સમજે છે ભક્તિ કરવાથી મારા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ આવશે એવું થતું નથી દુઃખના પ્રસંગો સંતોના જીવનમાં પણ આવ્યા કેટલાક એવું સમજે છે હું ભક્તિ કરું એટલે મને પૈસા બહુ મળશે ભક્તિનું ફળ પૈસો નથી જે ભક્તિ કરતો નથી એને પણ પૈસો મળે પાપીના હાથમાં પણ લક્ષ્મી જાય નારાયણ કોઈ દિવસ પાપીના હાથમાં જતા નથી ભક્તિનું ફળ પૈસો નથી ભક્તિનું ફળ સંસારનું સુખ નથી ભક્તિનું ફળ ભગવાન છે ભગવાનની ભક્તિ ભગવાનના માટે કરે લોકો ભક્તિ થોડી કરે છે પ્રભુ પાસે કંઈક માગે ભક્તિનો અર્થ છે પ્રેમ પ્રેમમાં આપવાની જ ઈચ્છા હોય છે જ્યાં લેવાની ઈચ્છા છે એ પ્રેમ નથી મોહ છે ભગવાનને સર્વસ્વ કરો પ્રભુ પાસે માગશો નહીં માગવાથી પ્રેમ થાય છે આપવાથી પ્રેમ વધે છે ભગવાન તમને સુખ આપશે ભગવાન તમને સંપત્તિ આપશે પ્રભુ અતિ ઉદાર છે નાસ્તિકને પણ ભગવાન સુખ આપે છે આ સંસારમાં કેટલાક જીવ એવા પણ છે અભિમાનમાં આવેશમાં બોલે છે હું ઈશ્વરને માનતો નથી કેટલાક કહે છે કે હું ઈશ્વરને માનું છું બે ચાર કલાક ભક્તિ કરવાની મને પુરુષ નથી માનો પ્રભુના પવનમાં શ્વાસ લે છે ત્માના પ્રકાશમાં કામ કરે અન્નજલ ભગવાન આપે છે આવેશમાં બોલે છે ઈશ્વર ક્યા છે હું માનતો નથી જે ભગવાનને માનતો નથી એને પણ ભગવાન સુખ આપે છે એને સંપત્તિ આપે છે તમને ભગવાન સુખ કેમ ના આપે તમે બધા પ્રભુના પ્યારા છો તમે પરમાત્માના અંશ છો ભગવાન તમને સુખ આપશે ભગવાન તમને સંપત્તિ પણ આપશે માગવાની ઉતાવળ ન કરો ભગવાન બહુ ઉદાર છે લાયકાત કરતા વધારે ભગવાન પાસે કોઈ બહુ બહુ માગે ને તો ભગવાનને ઠીક લાગતું નથી અમને કંઈ કન્જ્યુઝ સમજે છે કે તારી લાયકાત કરતા મેં તને વધારે આપ્યું પણ બાળકને વધારે નથી માનો પ્રેમ બહુ છે ઘરમાં લાડુ બનાવ્યા છે માં બધાને આપે છે માં જાણે છે બાળકના પેટમાં અજીરણ છે આજે લાડુ ખાશે કદાચ કાલે તાવ આવે બાળક રડે છે માગે છે માં સાંભળતી જ નથી આજે એને કંઈ નથી એક મા પણ બાળકને વધારે આપતી નથી માનો બાળકમાં અતિશય પ્રેરિત છે માં ઘરમાં જેટલી બનાવે છે તે બાળકના જ માટે બનાવે છે બાળક ખાય છે જોઈને મા રાજી થાય બાળકના પેટમાં અજીવરણ હોત તો માં પણ બાળકને આપતી નથી કદાચ પ્રભુએ તમને ધન ઓછું આપ્યું હોત સુખ ઓછું આપ્યું હોત તો મનને સમજાવવું બહુ લાયક નહીં અને તેથી પ્રભુએ મને ઓછું આપ્યું છે મારા ભગવાન તો અતિ ઉદાર છે મારા ભગવાનની મારા ઉપર બહુ કૃપા છે પ્રભુએ વિચાર કરીને આપ્યું ભગવાન પાસે માગશો નહીં ઘર છોડીને મંદિરમાં જવાનો અર્થ એ છે ભગવાનને આંખ આપવા માટે જવાનું મંદિરમાં જઈને ભગવાનને કહેજો આજથી મેં નિયમ લીધો છે મારી આંખ હું કોઈ સ્ત્રીને નહીં આપું મારી આંખ કોઈ પુરુષને નહીં આપું મારી આંખ ભગવાનને અર્પણ કરવી મંદિરમાં જવાનો અર્થ એ છે આંખ આપવા લાયક ભગવાન છે આંખ હવે બીજા કોઈને નહીં આપે કદા તમને એમ શંકા થશે જગતને આંખ આપવી જ પડે છે જગતને આંખ આપ્યા કોઈ કામ થાય નહીં જગતને ઉપેક્ષા ભાવથી દૃષ્ટિ બે પ્રકારની હોય છે ઉપેક્ષાત્મક દૃષ્ટિ અને અપેક્ષાત્મક દ્રષ્ટિ તમે ઘેરથી મંડપમાં આવ્યા જ્યારે માર્ગમાં કચરો પડ્યો હતો એ જોયો છે કચરાને લોકો ઉપેક્ષા ભાવથી જુએ છે કચરામાં શું જોવાનું છે ભગવાન વિના બધું કચરા જેવું છે જગતને જુઓ પણ આ જગત બહુ સારું છે જગત બહુ સુંદર છે એવું સમજીને જોશો નહીં સુંદર ભગવાન છે જગત જેણે બનાવ્યું છે એ અતિ સુંદર છે જગતને ઉપેક્ષા ભાવથી જુઓ અપેક્ષાત્મક દ્રષ્ટિ ભગવાન મારા મંદિરમાં જવાનો અર્થ એ છે મારું મન ભગવાનને આપવું હોય હવે સ્ત્રીને મન નહીં આપવું પુરુષને મન નહીં આપવું કોઈ માનવ તમારું મન માગતું પણ નથી માનવ તો તન માગે છે માનવ ધન માગે કોઈ માનવને તમારા મનની જરૂર જ નથી માનવને મન આપવાની શી જરૂર છે મન ભગવાન્ અર્પણ કરવે મંદિર મરવા ભગવાન્ ભક્તિ ભગવાન માટે ધર્મ પ્રોજ્જિતૈતવ અત્ર નિ પ્રકર્ષેણ ઉજ્જિત કૈતવ ય પ્રોજ્જિતકૈતવ પ્રશબ્દેન મોક્ષાભિરપી ભગવાન પાસે કઈ માપશો ભગવાન તમને આપશે તમારા ઘરમાં શું છે શું નથી ભગવાન બધું જાણે છે ભગવાનના સન્મુખ જવાની જરૂર છે સુદામદેવને શ્રી કૃષ્ણ ભગવાન પૂછે મિત્ર તને કોઈ વસ્તુની જરૂર છે સુદામદેવે જીભ બગાડી કોઈ વસ્તુની જરૂર નથી ઘરમાં બધું છે સુગામદેવના ઘરમાં કઈ નહોતું સુરામદેવના ઘરમાં સંતોષ હતો જે ઘરમાં સંતોષ છે એ ઘરમાં બધું છે શ્રી કૃષ્ણ વારંવાર પૂછે છે મિત્ર કોઈ વસ્તુની જરૂર છે કોઈ વસ્તુની ઘરમાં બધું છે જે ઘરમાં સંતોષ નથી એ ઘરમાં કઈ નથી જે ઘરમાં સંતોષ છે એ ઘરમાં બધું છે શ્રી કૃષ્ણ વારંવાર પૂછે છે સુરામદેવે વિચાર કર્યો દુઃખ એ મારા પાપનું ફળ છે મેં પાપ કર્યું છે તેથી દુઃખી છું ભગવાનને ત્રાસ આપવામાં આવ્યો નથી પોતાના સ્વાર્થના માટે સુખના માટે ભગવાનને ત્રાસ આપે એ છે મારે મેં જે કર્મ કર્યું છે તે મારા કર્મનું ફળ શાંતિથી ભોગવવું છે પાપ કરે છે ત્યારે માનવ હસતો હસતો પાપ પાપની સજા થાય છે ત્યારે માનવ રડે છે અચ્છે રડવાની શું જરૂર છે મનને શાંત રાખીને સહન કરીશ મારા પાપનું આ ફળ છે હું પ્રભુને ત્રાસ આપવા આવ્યો નથી મારો તો એવો કોમળ છે મને જોઈને રડવા નથી આટલો મોટો રાજા થયો છે તેનો સ્વભાવ બાળકના જેવો છે